મુજે પચાસ સાર હો પચાસ સાર હો લેિન મેં મરા પ્રશ્ન હલ નહી કરતા હલ નહી પચાસ સાર હો પ્રશ્ન આપીવન રામભાઈ ના દીકરા રામભાઈ ના દીકરા લીમડા વાળું ફર્યું લીમડા લીમડા લીમડા ફર્યા સફળતા જ નહિ મળેલી જીવનમાં ક્યા સફળતા નહીં મળે હું તો હજુ છું પચાસ વર્ષ નો છું કે બધા નયા આવતા ના ભાઈ આ જીવન નવા કર્મ છે એવું પછી નવું આવશે તમે કયા બધ કેવું કેવું કરી દેખાય બધું આજે પુણ્ય હોય ત્યારે આપડે ઈચ્છા પ્રમાણે થાય પાપ હોય ત્યારે આપડી ઈચ્છાથી વિરુદ્ધ થાય એટલે પુણ્ય ના પાપ ઉપર ઈશ્વર હાથ ચાલતો નથી અમે માણસ નું કઈ ચાલતું નથી એને પુણ્ય કર્યું હોય તો પુણ્ય નું પગ મળ્યા પાપ કર્યું પાપ નું પગ કરે અને પુણ્ય પાપ છોડી દઈને મોક્ષ માર્ગે ચડ્યું હોય તો મોખ માર્ગે ફર્યા કરે એમને છે તો અત્યારે અહિયાં આશ્રમ માં રહે છે પણ કાલે ઉઠીને શું થશે કેવાય નઈ એ લોકો કે તમે જતા રહો તો કે જતું રહેવું પડે એટલે એમની પોઝિશન કેવી સ્ટેબલ નથી બધું ગોઠવેલું છે મનમાં જરા રાખવા જેવું નથી આ બધું શું નામ બધું રાખવા જેવું નથી હરકત રાખવા જેવું નહીં હોય એમની ઘેર પોતાને ઘેર ગયા હતા એ લોકો હિસાબ ના હોય એક ટાઈમ ખબડાવ એટલે ગભરાવાનું કઈ કારણ નઈ ને આપડે જો હોય તો આપડે કઈ કોઈ જગ્યાએ ગોઠવાયેલું આ તો રોકડી ચીજ છે રોકડી તક નાટા વાતન થયું નઈ કશું ક્યાં સંપાદન કરવાની જરૂર છે ખરો આંખે એટલે આપણી આંખે જોવાય નઈ હા બરાબર એટલે મને કેમ આ વિચાર આવ્યો કે વકીલ હતા ને એમને મેં તમારા માટે વાત કરી તો કે તમારે દાદા તો બટાકા બધું ખાય છે એમ કે એટલે શું પેલા જુએ ને જુએ પાછું રાત્રે કાંતિભાઈ પ્રશ્ન પૂછે છે કાંતિભાઈ ને પ્રશ્ન છે સ્ત્રીને જયારે વર્ષ થાય છે ત્યારે एना परमाणु एकदम असर करे जय ज्ञापी पुरुष ने स्पर्श करे तो स्त्री परमाणु अशुद्ध हो कारण जल्दी असर करे ज्ञापुर परमाणु है ये असर तो करेट फोर्स वाला जनाता नहीं सुन હવે બીજી બાજુ જ્ઞાની પુરુષ ને પણ સ્પર્શ કરીએ છીએ તો કે એવી કોઈ અસર હોતી નથી તો કે જ્ઞાની પુરુષ પરમાણુઓ શુદ્ધ અને સ્ત્રી પરમાણુઓ કેવા અસર હોય એટલા માટે અસર થાય છે परमाणु असर पर करे अपने अ આની પુરુષ ને સ્પર્શ કરીએ છીએ ત્યારે એ પરમાણુ ચોક્કસ છે અને કારણ હા એ પરમાણુ દરેક પરમાણુ છે પરમાણુ અસર થયા કરેતા દેતા અને બરફ બરફ એટલે જે પરમાણુ છે એને ઉપયોગ ના હોય તો બાજુ પરમાણુ નામ નહી પડતી એનું શું કારણ જ્ઞાની પુરુષ ના પરમાણુઓ પરમાણુ છે ધીમી અસર કરે ઊંચી માર્ગે લઈ જવા ને પેલું તો પાડી દેવાની છે અને હું છે બનતા સુધી અડવું નહીં હોય ગમે તો ઉપયોગ થઈ જાય અડવું નહીં આ તો સ્પર્શ થઈ જાય એની વાત છે અડવાનો તો કિંચિત માત્ર ભાવ ના હોય પણ સ્પર્શ થઈ જાય છે પણ મને એમ કે આના ने करवा थी। मा ने करवा ये क्या हाई था था कि लो अथवा मारा भूल सके के आप तो एकदम रहा करे ये 100-100 खबर न मैंने प्रश्न है નાના છોકરા ને ખબર પડે એવું તમને હર પડી જાય હા સર ખબર ના પડે સરવારે કરે तो एक पुरुष बढ़ा खाए एक खोरा खाए સ્ત્રી ના સ્ત્રી સ્ત્રી પરમાણુ રૂપે તપ બદલાઈ જાય ના પરમાણુ સ્વરૂપ ધારણ બહુ મુશ્કેલી સ્ત્રી દિવસ કાઢવા તે મુશ્કેલી માસિક હોત પુરુષને તો પહેલા જ ના પણ એ સાથે જમવા બેસે છે ખોરાક લે છે તો એ પરમાણુ જુદા અંદર જવાનું એનું શું કારણ ખોરાક એક જ ટેબલ પર બેઠા હોય અને સ્ત્રી જે ખોરાક લેવા પરમાણુ ફેરફાર થઈ જાય સ્ત્રી પાણી પીએ પણ ઉત્પન્ન થાય તુવેર નું બીજ હોય તો તુવેર ઉત્પન્ન થાય પાણી પી તે જમીન તેની તે સમજે સ્ત્રી કેજાડે શું અશુચિ નીકળે સ્ત્રી કે ધણી વિચારે ના કે જાણવાય ના તેને કેવું લાગે આ સ્ત્રીઓ હવે ઉચ્ચળ પરમાણુ એટલે જલ્દી સ્ત્રી ના હિસાબે થઈ જાય પરિણામ પામે દૂધ પાક હોય કે જલેબી હોય પુરુષ બીજ હોય તો અરે હદ હોય અમુક પુરુષ મોદી બાજ ના માસિક નાસ્તા નથી માસિક એટલું બધું એનું બહુ અપ્રિય નહિ હોય મને લાગે કોર્સમાં છે જમાય ન એવી ખરાબ હોય બઉ પરમાણુ ખરાબ હોય છે દાદા આ જે પરમાણુ ઓ છે એનું સાયન્સ શું છે ખરેખર એટલે આ પરમાણુ હોય બધા પ્રમાણે દુઃખદાયી હોય એને અશુભ કહેવાય શુભ કહેવાય આપે પોઝિટિવ લોકો કર્યું પરમાણુ એને પોતાને નુકસાન કરતા ને ઘર ના બધા માણસો એવી કોઈ અસર કોઈ ને ખબર પડે જ નહીં એટલે પછી એનું એટલે એની જરૂર ના લાગે ને એવી કોઈ ખબર પડે નહી એટલે મુસ્લિમ બધા હિન્દુઓ શોધખોળ કરી લીધી તે માસિક માસિક શરૂઆત થી એવું હોય ને પછી બહાર ગમે તે સર્વિસ કરે તો બહાર ગમે છે પણ ઘેર નહીં રીતે જીવન ની કેમ નહીં ખબર ને તમે થોડું કરે છે એમનો પ્રશ્ન છે કારા બજાર કરનારા કેટલાક સુખી હોય છે અને કેટલાક દુઃખી પણ હોય છે એનું કારણ શું કરા વિશે બે તૈો ના થાય અને પછી જયારે સારું ખાવાનું કરે પેલું બંધ કરી દે બંધ દે ત્યારે પછી મેડો થાય ત્યારે ખાય છે એટલે આજનો ને એને લેવા દેવા નથી આજે પાતલા ભોગવી રહ્યો છે જૂના બાંધી રહ્યો છે નવા બાંધી રહ્યો ખવાયું કે ખાધું એટલે મરડો થયો ખાધું નથી એને ખવાયું છે હા કેમ ખવાયું છે કે એને ભૂલ ભાવ કર્યા ખરેખર મરડો થવાનો હતો એટલે ખવાયું મરડો થવાનો હતો એટલા માટે ખાધું ખાધું એટલા માટે કશું ના હોય પછી આવે અત્યારે અમુક પંદર વર્ષની ઉમર થઈ અને એનો ઉદય આવ્યો એટલે હોટલ માં જવાની શરૂઆત થઈ જાય ભેગા થઈ જાય બધા હોટલ માં લઈ જાય પછી આપણે ના કહીએ તો ખોટું છે તેનું ફળ છે આવું અનુફળ આવે છે તે પડ્યો આ દ્રશ્ય ફળ કહેવાય છે અને અનુફળ દ્રશ્ય આવે છે મળ્યો સામાન્ય લોકો એવી સમજ હોય છે આઝાદી થાય છે એ જો બંધ હોત તો એટલે આપણા વિજ્ઞાન માં બંને જતું રહે છે બંને ઇફેક્ટ આ કર્યું એના કારણે ભગવાન નું વિજ્ઞાન બધું જ સમજી ગયા તમે અને હજી વિજ્ઞાન પુસ્તકોમાં નથી પૂરવું નથી ચાર વેદ ભણી રહે આત્મા ખરું છે ત્યાં જે બધા કે છે અને દોષિત છે તારે પેલો પકડાયો નથી કાપનારો આ પકડાયો પકડાઈ ગયો નંબર લાગી ગયો કપાયું ગયો નંબર લાગી ગયો નંબર લાગ્યો નથી દાદા બધા શાસ્ત્રો એવું કે છે કે જ્ઞાની સિવાય મોક્ષ નથી આગમો કે છે મારાશ્રીઓ કે છે પરંતુ આપડું છે ને જે અક્રમ છે ને એ પેલા જોડે ફિટ નથી થતું એટલે એ કે છે કે પાસે સમજે નઈ તો એ બો સિદ્ધાંત માર્ગ છે આ સિદ્ધાંત નથી આટલો સિદ્ધાંત છે શું છે આખો સિદ્ધાંત નાનું છોકરું પણ સમજી જાય અહિયાં આગળ વાંચ્યા હોય क्रोध मान मयालोक थोड़ा आतरा पड़वा पड़वायाराबर है है। ना ना क्या माता पूछारी <laughs> जन्मर करेल कोई पर कर्म फिर इफेक्ट बदलीट्लीटी ભાઈ પૂછે છે તે કરે ચીજો છે એટલા માટે આ રૂપકો મુકેલા કોઈ છે નઈ રૂપક એટલે નહી સત્તાગુણી સારા કોમ જ હોય દરેક સારા કમ તમારી લગભગ કેટલા ટકા માણસ પુરુષ આ ત્રણેય ગુણો થી પણ હોય બધા ગૃહ કહેવાય ગુણ કહેવાય ભગવાન એમ છે એટલે તરીકે છે તો પછી ओम नम शिवाय करे तो के कोई देव थी गया नही कोई देव नहीं महेश कहते छे, पार्वती पार्वती ने पैण्यात नहीं એ મહાદેવજી થાય તે મહાદેવજી કેવાય માસ નો થયો છે આપી જાય નહી આપી ગયેલા બધા અગા વાળા તમે આવા છો એમને ના થાય અને વિષ્ણુ કે થાય નર્ નારાયણ થાય તારે ત્રણ ગુણો જગત અસર થી જગત મરી ગયું છે તેથી કૃષ્ણ ભગવાન ગીતા કહ્યું કે વેદનો બહુ અભ્યાસ ના રાખ્યો વેદ થી ગુણાત્મક થઈ ગયા તમે આપડે બીજે મળશું તો પછી એકબીજા આવી છું કેમ નામ કાતો ડેવલપમેન્ટ થયું ડેવલપમેન્ટ થવાનું ઓળખાય કે મને નર્ક મળે દાદા ની પાસે ગયા પછી નર્ક મળશે નર્ક મને વાંધો નથી હા થોડું નહીં કે લોકો ભળગી જાય છે કે ચાલો આ કેવું હોય ને આવું હોય ને તમને સો ટકા ખાતે થાય છે કે પેલા તો ગુસ્સો પણ બહુ હતો બનાવી ની જરૂર છે આ દુનિયા જૂની દુનિયા એમાં શિશુ રિપેર કરવાનું છે જૂની દુનિયા માં આવી જઈએ તો એક માણસ બોલે ને શબ્દો એને વાતાવરણ માં અસર થાય છે વાયબ્રેશન થાય છે એ વાઇબ્રેશન આપડા કૃત્રિમ અવાજ થી માણસ જે બોલે છે માણસ જે બોલે છે પેલાના જે ઋષિ મુનિઓ વૈદિક મંત્રો ચાર થી બધા જે બોલતા હતા શ્લોકો અને જે વાતાવરણ ખડું થતું હતું એવું વાતાવરણ અત્યારે ખડું કરવું હોય વાતાવરણ તો વસ્તુ તેના તે લોકો આપડે બોલીએ પણ બોલદારા પોઈજન થઈ ગયા લોકો પોઈજન નહીં થઈ ગયા એટલે બોલનારા બદલાઈ ગયા છે પાંચ પચીસ વ્યક્તિ તો એવી હશે ને કે ના ચલાવી લઈએમ ક્યાં બરખત છે માણસ જ ક્યાં છે નેગેટિવ સાઈડ માં પડ્યો છે પોઝિટિવ માણસ જ ક્યાં છે પોઝિટિવ માણસ કે હોય અગરબત્તી હોય તે આપણે સગાઈ રૂમ માં સુગંધી આવે એ પોતે બળે પણ બધા સુગંધી આપે આ મનુષ્ય સુગંધી આપે છે કયા માણસો સુગંધી આપે છે નામ આપો મને જે માણસો સુગંધી આપતા હોય ચરોતર પોતે બળે અને સુગંધી આપે બધાને का है खरेखर न खरे तू જીત ભાઈ તારું નામ છે એમ કે છે કે આ પગ મારા છે હાથ મારા છે માથું મારું છે વાંખ્યો મારી છે પેટ મારું છે આ મન મારું છે બુદ્ધિ મારી છે ચિત્ત મારી છે અહંકાર મારું છે બધા મારું મારું કરે છે આય કોણ માઈ ગઈ જેમ બોલે છે માઈ ગયો બોલે છે ને માઈ માઈન બોલે છે એ ઓળખવાની પદ્ધતિ તો હોવી જોઈએ ને થવાની તો થયેલા જ છો તમે આપડે માલિક છો જ કોણ છે માલિક તમે કોણ છો હું હાર્યું બેભાન પણ છે પોતાના માં જેમ એક આખા ડબો માં પ્રખ્યાત હોય અને બહુ લાયકાત હોય દરેક ના કામ કરી છૂટતા હોય લોકો પાસે નગર છે નગર છે રાત્રે હું હિન્દુસ્તાન હું હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું કે છે એટલે બધા ગામના લોકો હા નશો એવું હા હા બધા મનુષ્ય નશો ચડે છે ખાય પી કરે છે જ્ઞાની પુરુષ પાસે ત્યારે દાખવ રિયલાઈઝ કરવું પડે અને પેલો દારૂડિયા ને તો દારૂ એને ઉતરી જાય બે કલાક પછી ના ઉતરતો છોડી દે ની તો आ उतरे नहीं आ तो बड़ा-बड़ा हम, हम हम, है। हम हम, कहे ने। हम तो तो हम कुल क्या आता तुम जाए नागे पड़े जगत बढ़ समे जीत अशांति थे गमे જીતું ગમે છે એ તો ગમે જ નહી છે એવું નહી આપ જે કહો છો એ પર આપણે ને ને જાણવાની જરૂર છે બેન ગામ વાળા કરી ભાઈ જાય છે બેતનદાર કહેવા માંગીયે છે તેગત કોને બનાવી છે જે રાખતું હોય લાગે છે कोई शक्ति तो होना वगर आ मोटू थे नही आटल बगड़ी गए नीचे बगड़ी गयुटू बगड़ी गयुरेख नीचे बगड़ी गयु आ बगड़ी गयु जगह आपने जे लगे की आ वातावरण बगड़ी गयुना देखरेख नीचे बगड़ी गयू है कंट्रोल नहीं कर सकती એટલે આ એને એને એને બનાવ્યું જ નથી જેને તો કહું છું ને એને બનાવ્યું જ નથી ભગવાને ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ સાયન્ટિફિક સર્કમસ્ટન્શ એવિડન્સ છે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ પઝલ થયેલું વૈજ્ઞાનિક ધોરણે પગલ થયેલું છે અને જો ભગવાને કજું કર્યું હોય તો મને તું અહીંયા આગળ આખા એક વર્ષમાં પહોંચાડામાં એક જ ગાય પુરાવો દેખાડ્યો આ ભગવાને કહ્યું આ ગામમાં કોઈ વસ્તુ ભગવાને કર્યું હોય તો દેખાડી ભગવાન નો ધંધો શું છે તમે જાણતા નથી એટલે તમે એમ કહો છો કુંભાર છે ગોડ ક્રિએટર એટલે કુંભાર નાખે છે મારું છું કે એનું ઘોડ ભગવાન આવું ના હોય ભગવાન ઓર ઇનવિઝિબલ તમારાગવાન સ્વરૂપે સારું ના દેખાય બધું બનાવી બનાવી કરે આપ વિજ્ઞાન થી થઈ રહી છે અને ભગવાન તો છે ભગવાન ના હોય ના ભગવાન તો ખાસ ઓળખવાની જરૂર છે ભગવાન હા તો વર્લ્ડ ઇલ ઇસ્ટલ પધલ થાય રોજ આયા પધલ બી પહોંચ્યા